પટેલ છો એનો અડવા ખાધો તમે આપડા ગુજરાતી ભાષામાં તમારા પછી સાધા પછી દૂધ દૂધ થોડું દૂધ સુધી જાવ છો જાગો છો ના પછી ઊંઘી જાય પછી અંદર એ હળવો ગયો તેનું પરિણામ છે પાછ છે નાસ્તે ઘર મેં હાજર રહેતા નથી ત્યાં છે તો જાગૃતિ બિલકુલ જાગૃત નથી ઉતરે નથી બધા તમે અંદર છે જાગૃતિ એટલી બહાર છે ને આ તો છે ભાઈ આ તો આપડે કહીએ તું ના જોઈશ સહન કરી જોઈ આપડે ક્યાં હોઘર નથી તારે કાગજ પણ ચલાવ ગાડીઓ તો રોડ ઉપર ચલાવે ખરા બંધવાનું છે મીઠા થવાનું નથી ધનવાર આવો કરીએ આપડે હા તો આવો ક્યાં ખેલો ભાઈ શું કર્યું છે રોડ ઉપરના માણસો ચલાવો ભાઈ આપણે બનવાનું છે ફરવાનું એવો વ્યવસ્થિત નથી મેં જેવું છે ને એ આ બનવાનું છે ફરનાર નથી એવું કેવું નું વ્યવસ્થિત આપેલું તો શું કઉ છું ગાડીમાં કે ચલાવો ગાડીઓ સાવધાની પૂર્વક ચલાવો કેવું અને પછી અથડાયો તો આપડો ગયો પેલા ના ભાગ્યો રહ્યો આપણો ભાગ્યો આપણો હિસાબ ના ભાગ્યો ના ભાઈ શું કહ્યું સ ખૂણા માં દ્રષ્ટિ હોય એટલે એલર્ટ પણ એને જ થાય પણ પછી પહેલું પહેલું છે તે એરનેસ પછી ડિલેરનેસ પછી એલર્ટનેસ અને પછી એને છેલ્લો ગ્રેડમાં હું લાવું એક્ઝેક્ટનેસ માં શું કહે બધી જ જગ્યાએ જાગૃતિ શું કહ્યું એક ક્ષણ પણ આ જાગૃતિ ઊંઘમાંય જાગૃતિ ઊંઘમાં જાગે કે ઊંઘ માં જાગે છે અહીથી તો વિધિ કરતા કરતા હોઈ જાઉં ને એમ તો મે જાગો છી વિધિ તો પકડાય પાછી ફરી પાછા ઊંઘ આવી જાય ત્યાર પછી જ્યાંથી જાગો થાય ફરી ત્યાંથી પકડાય ललित भाई ना एक प्रश्न चंद्र ग्रहोंखतराधना करवाय शू करे तो विराधना रॉकेट रो, रॉकेट लाई जाए त्या बीजा ग्रहों पर ग्रहो चंद्र उपर जाए चे. तो કરે ને આપણે હું દખલ કરવાનો એક તારો બદલો મળશે વિફરે નહિ આ લોકો મોટા લોકો ને આપડે કીડીયા કહીએ તો જયારે વિફરે થાય એટલે આમ દખલ કોઈ દખલ તો આમની જ નહીં આ દખલ એમનો બધા આખા દુનિયાને દેખાડવા માટે અમે કેવા કરીએ છીએ અમે અમેરિકા કેવું કરીએ છીએ શું માણસ પોતાની સાધારણ કોમન ભૂલ તો સાધારણ બેઠા થાય એટલે દેખા માં આવે ઘણા કરતી ચાલુ આવતી ભૂલો પાર વધી હોય છે એમાંની એક ભૂલ જો ફરી કાઢે માસ તો એ માસ ભગવાન થાય એક જ ભૂલ ફરી કાઢે પોતાની ભૂલ ના જાય કોક દેખાય લુભાઈ પણ દાદા એ કહ્યું કે શોખ કરવાના બસી નહી થયું આનું શોખ કરવાનો કહ્યું છે દાદા એ મહિના <laughs> <laughs> <laughs> <Biera jape. Biera. laughs> <Biera. laughs> મગતર થઈ જાય ને થતું છે મને દુકાન વાત કપા ટાઈમ થઈ ગયો છે પણ મોકલી રહીવાનો દિવસ યાદ આવ્યો આ સંજોગ ભેગા મળતા સરક આ મળે આ મળે તો પેલો ના મળે એટલે વડોદરામાં શું કરું જ્ઞાન જ્ઞાન નથી ત્યારે પણ આવું કરતો જે વિચાર કરું કે આ ત્યાં વાળ કરતા છે નજીક બહાર નીકળી ગયો ને કરીએ નઈ એટલે નજીક ત્યાં જવું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 સર પછી અંદર જઈને બેઠો ત્યારે એ સર વ્યવસ્થિત નાધીન એટલે પૂર્વ પ્રયાસ નાધીન પુરસ્થ તો કર્યો આ જયારે કહેવામાં આવે છે ને પ્રયત્ન સહજ પ્રયત્ન એટલે પુરસાદ ખરેખર પુરસાદ નહીં પણ કયું કર્મ નડ્યું ના કયત્ન નડ્યો પ્રયત્ન કર્યો તમારો ભાવ બરોબર ચોક્કસ નહી હોય કાતો હશે ના ભાવે પૂરો પાંચ છ જણા બેઠા હોય વાળ કપાવા માટે હા આપણી પાસે ટાઈમ નહી હોય કે હવે પાછું પાંચ કલાક માં છે ઘર હા એટલે પાછું આવતા રહેવું પડે અમે આવું ટાઈમ જોતા જોતા બધું ના રવિવારે માને એ બોલ કઈ ગયું એટલે આપણે એવું નથી આવી રીતે ના જોયે લોક શું હોય હું ગયો મળ્યો નહી તો એમ બોલે અડધો કલાક વહેલો આવ્યો હતો અરે હું પણ વહેલો આવ્યો નથી આમ કર્યું આમ સાદ આમ કર્યો આમ સાત બે લોકો ને કહી દે આમ હત તો મારે તો છોકરા ને ઉપર થી પેલું પડ્યું વાગ્યું પેલા છોકરાને હાથે દોસ્ત ના થાય પગલા નું આ થઈ ગયું આવે આમ કર્યું હતું આમ થાત નમે બગાડશું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 આંગળી અંદરથી રે તો પછી થવાના ચાન્સી પછી નહીં કેવાય હા થઈ ગયા પછી આમ કર્યું હતું કેવો ટાઈમિંગ બગાડે છે મગનમારી કરે છે ચકલો કહે છે હું શું કરું મારાથી મેં આમ જોવા જઈ ગાડી હું શું કરું ચક્રાઢ બે ને કહી હવે શું આપણે એનું કરવું હે દવાદારી કરીએ બેનો દોષ નથી કોઈ નો દોષ નથી સાયન્ટિફિકોષ કાઢ કઈ પ્રકાર બી બિચારી બળી જાય બિચારી પણ આવા આવું બધું આ વરે આવ્યા વરે આવવા બધા પછી સંસારમાં પૂળા મુકેલા મને લાગે બઉ ડાયો માં હિસાબ છે તું કરે આવી નથી શેર નું નામ શું કેવાય છે ભાઈ નું શેર કેમ કોઈ નથી આપતી વ્યવસ્થિત અઠવાડિયા એક દાદા હાજર રહેન્સી રૂમ પણ ચાલવા જ હોય ને ડોલર તમારે કમાવા માટે તમે ફરજિયાત છો તમારે કમાવા જ પડ તમે ફરજ થી બંધેલા જ છો કમાવા માટે અને ડોલર તમારે જોડે ફરજથી બંધેલા સમા આટલા આવવા જ જોયો હોય હવે એમાં તમારેસી રાખવાની જોવાની શું નામ તમારું જયંતિ નહીં એટલું જ સવાર કરવાનું શું કરેલા ડોરે ના બંધે તો આવે જ તો શું બીજે ઘરે એ લોકો સારા હોય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 ડોલર નું જો મરજ્યા થો ડોલર ને પોતાને મરજ્યા એની મરજી મુજબ પણ જવું તો તો ખુબ લોબલ માસ તો આ સીચા માસ ના આવે પૈસા ફરજીયાત બંધારા હા હા જગત માં પૈસા ખોરવા નીકળ્યા એનો સપના છે ખોરવાના વાંધા ને એનો સપનો છે રાત્રે વચ્ચે મરજીયાત ને ખોરી કાઢી તમે કોઈ કામ મરજીયાત કરેલું ખરું કોઈ કામ મરજીયાત કરેલું નહીં ફરજીયાત કરેલું ફરજીયાત નું ઈનામ હોય તમને પહાડ નથી તમારો ગુણ નથી મારો એટલે ગુણ ને ખવાય કર્યું એટલે મરજિયાત કરી એકદમ છોકરાએ બોલતો હતો કુદાકુદ કરતો ભર્યો પછી દેવું ક્યાં તને ભણાવ્યો કે તો તું આ હું દેવું ના કરું બોલ બોલ મજા જ દેવું ભરાય નહીં એ તો છોકરો દારો છે ને તમે કોને ભણાવ્યો એમ પૂછે તો શું કહું બોલે આ બાબતો વૈજ્ઞાનિક બાબતો ભોન બધે ભાર્થ આવડે એ સ્વાર્થ પેપરમાં પરા છે પાછો પરમાર્થ એ નથી એ સ્વાર્થ પરા છે ધનથી ભાઈ પરા આ લોકો જેમાર્ નથી માટે ગો અને કુતરાંત આવી જુ ગાય દોહી કુતરા લોકોને નુકસાન કરી આરામથી પાછળ કરી છોકરાને આપી ગાયું જવાબદારી પોતાની છોકરા મજા કરતા જવાબદારી નહીં કરી જવાબદારી તો આ પૂછવામાં આવે ખોટું થાય એ ફરજિયાત કરવું પડે છે ખોટું પણ તે પસ્તાવો કરવાનો શું હોય છે ખોટું થાય એ તો ફરજીયાત કરે છે માણસ સારું થાય છે તે ફરજીયાત કરે પણ ખોટા પર પસ્તાવો કરવો જોઈએ શું કરવું જોઈએ શું હવે મારે ભાઈ ગયા આવું કામ ક્યાં આવ્યું પસ્તાવો કર્યા કર્યો નહી હોય ને સારા હા ખોટું કામ થાય તો પસ્તાવો કરવો મારે પાસે આવું કઈ આવ્યું I think I'm going to hold you. બેંક માં જતા નીકળ નો શું ગણવાનું શું એમનું ગણવાનું છે કોઈ ને ખરે હોય તો એક ઓછી હોય બે નો તો હોય એવું નિયમ નહિ કોકમાં હોય એ લોકો ડૂટી બાઉન્ડ હોય છે કે હોય એ પૂરી હોવી જ તેના હારું આ ચોપડી એવું શું કર્યું નહિ ના કરે એવા ટાઈપ ચિલ્ડ્રન રૂપિયા ના પછી અહિયાં તો એવી જાત ની એવા પેકેજ આવે એની અંદર મૂકો એટલે દસ ડોલર થઇ જાય પાંચ ડોલર થઈ જાય એટલું બરો તમે એટલા લેવલ ને વાળી જાય ઓછા હોય ઓછા હોય એમ જો ઘરમાં શંકા પડે તો ઘરવા બહાર જ ના હોય ને માની ઘેર જઈ જાય બે ઓછા ટાઈમ કેટલો બધો જાય મહારાજ કેસે મારે કેસે એની સેવા કરવા ગયો હતો તેર વર ના પગલાં ભાવવા ગયો તારે મહારાજ ખુશ થઇ જાય મારે કહે છે ભગવાન તને બોક્ષ લઈ જશે કે મારા ફરી ના બોલ આવું બહાર વગેરે એના બીજા વર્ષો બાર ભાર બો તું બાર ઘેર છું કોણ હોય માથું કોણ મારે ભગવાન માથે ના દેવા માથે ભગવાન ના જોઈએ આ એના માટે જન્મ્યો નથી મારે માથે કોઈ જોઈએ જ નહીં માથે ફાધર મધર કોઈ ગુરુ હોય તે માથે ઉપર ખાઈ રગર કોમ ના માથે લઈને ફરવું રગર કોમ ના માથે જોઈએ જ નહીં મારું ઉપરી જ ના હોય શું શું માથે હોય પછી જીવન જ કેમ નામ કેવાય તું લાચારીમાં જીવન જીવાનું છે નક્કી કરેલું તેર ભણવા ભણવા પછી નક્કી કર્યું ભણવા ફાધર અને બ્રધર બે વાત કરતા હતા ધંધો કર બ્રધરનો કોન્ટ્રાક્ટનો ધંધો હતો વડોદરા શહેરમાં એ ફાધર એકા છે આ મેટ્રિક પાસ જાય એમ બરાબર એટલે એને લંડન ઇંગ્લેન્ડ મોકલી દઈએ પછી ભણીને આવે કરતા હતા જગ્યા બની જશે આ બરોડા અમારે અમારે એક કુટુંબના હતા એ સુબા હતા એટલે અમારા ફાધરમાં એમ થયું કે મારો એટલે હું શુભો થાતર ને તમે ભાઈ મહારાજમાં જો મારું શું થાય ઉપર સરસુભો ટાઈક આવો બતાડો સરસુભો મને દફડાવે એવું કરી મારે પુહારી નો બળી ઉપરી કરવા માટે જગત માં આવ્યો નથી કર્યું આપડે તો કઈ ભાઈ ભાઈ નહી અડવા દે ભાઈ નું એટલે પછી નહી અડવા દે ત્યારે પાન દુકાન કરી શું કયો હા ખવડાય પછી ભાઈએ કહ્યું એટલે મેચ માં ભેલ થયો આશનું હા પૈસા આપવાનું એ આશનું ખાઈલ થયા પછી ફેલ થઈ ગયો હા હવે શું કરે થશે જે કહીએ છીએ હિસાબમાં અમે કયા કરીને ધાર ધંધા પર ચાલુ જાય મને તો કોઈ પણ સામા આપો ને એક્સપર્ટ તો વાર જ મહિનામાં એક્સપર્ટ શું કરું મહિના ઉપરી ના જોઈએ સ્વીકારવા ત્યાં ઉપરી ભલે હું કઉ ના બાળ ઉપરી સ્વીકારવા હર પડ્યું એમ ઉપરી સ્વીકાર્યું નહી ખ્વારી કાઢ્યું તમારો પણ ઉપરી નથી આમ ખ્વારી કાઢ્યું શું કયું મારો તો નથી ઉપરી પણ તમારો કોઈ ઉપરી નથી કોણ ઉપરી છે તમારું વર્ગમાં ઉપરી હોય મા બાપ તો એનો હોય ને એ તો આપણે ઉપકારી ચક્સ ઉપકારી જોયા જાળીએ છીએ આપણે શું નાના હતા મોટા તો સમજું ને ઉપકારી પણ છે ઉપકારનું ઉપકારી ઉપરી પણ છે કાયમ નું ઉપરી પણ ઉષિત રહેશે શું કહ્યું સાહેબ નું ના છે આ સ્ત્રીનો સ્ત્રી બોસ કહીએ આપડે ખવડાવ હતો નહિ પણ રિલેટિવ સાહેબ આવું બધું ખવડાવે છે બોસ ના ખવડાવ બોસ નહી પણ તમારું ખરેખર ઉપરી કોણ છે કોઈ ઉપરી છે તમારું ખરેખર મારો ખરેખર ઉપરી કોણ હતું તમારે ખરેખર એ જનામો ના ભાઈ એને ઉપરી ઉપરી હોય તો મોક્ષ ના હોય ઉપરી હોય તો મોક્ષ ના હોય ઉપરી ભાઈ એને ઉપરી ગોળું કોને પસંદ પડે જેને અંડરહેન્ડ નો શોખ છે કેવું જોઈએ મારા હાથ ની અંદર હેન્ડ કે ઉપરી તમારી બ્લેન્ડર મિસ્ટેક બ્લેન્ડર તમારા હું પટેલ છું ધનસુભાઈ મારું નામ ઓહો હો આ બાય નો ઠળી થયું પાસે કેશું આ રોંગ બિલીફો છે હું ધનસુખ ભાઈ તમે પોતે કોણ છું ખરેખર જાણતા નથી અને પોતે નથી તો આરોપ કરો છો ધનસુખભાઈ તો નામ છે ઓળખવાનું સાધન છે શું છે લોકોને ઓળખવાનું સાધન એ માય નહીં ન થાય શું તો ઓળખવાનું સાધન છે પણ તમે તો ના ખરેખરભાઈ છું ખરેખર અરે ભાઈ નામ તમારું ધનસુખભાઈ તમે ખરેખર અને એક રોંગ બી લીધાથી લાબાઈ નો ધણી થોડું ધણી આયા ગાય હોય સ્ત્રીઓ કાયમ ના ધણી પણ લોકો કાયમ ના ધણી હું તારો ધણી જ સ્વીકાર મારે શાનો જ ધણી તી આમાં તારા કર્મ ના ઉડે સ્ત્રી પુરુષ છે કોણ ગુસ્સો કરે છે તમારું નામ છે કોને ગુસ્ગર કે એક નો પ્રશ્ન ગુસ્સો કોમ આવે છે એ બધું જાણું છે બુશાળી પ્રાણી એના ખોટો ગુસ્સો છે અમુક ગુસ્સો થાય છે એનાથી શરીર ને અસર થાય છે ના પણ ગુસ્સો કેમ આવે છે ધારેલું તો ધારેલું પૂરું ના થાય ગુસ્સે ખરેખર ભરતસાણ છે તમે કોણ છે કોઈ નથી વૈને તે હોગા ઈ દોરનથી એ હોય એવું હોય ને બોલે ને કે માય નેમ ઇઝ પરત તે ના હોય કોઈ તે બોલે ને કોણ બોલી શકે છે જે તે માલિક ઓનર છે ધીસ ઇઝ માય બોડી ધીસ ઇઝ માય હેન્ડ માય આઈ માય કોઝ ધ ઓનર નો કોઈ નથી કોઈ નથી કોઈ નહીં જે દોરનથી માહ મારી બુદ્ધિ મારું મન મારું ચિત્ત મારો ઈગોઈઝમ માણસ ઈગોઇઝમ વધી ગયો છે ધનસુખભાઈ મારો ઈગોઇઝમ વધી ગયો છે એવું બોલે બોલતો તો તમે જો ધનસુખભાઈ છો તો ઈગોઇઝમ છો તો તમે એને એનાથી જુદા છે માલિક છો ગુસ્સો એટલો હશે ગુસ્સો એટલો હશે કંટાળો કંટાળો બધા આવતો નથી તો ચિંતા બધા થાય છે આપડે સાંભળેલી નથી દાદાને મને સમજાવો શું માગો છોવાનું કશું પ્રાર્થના કરવાની માગવાનું કશું નઈ પ્રાર્થના કરવાનું તમે પૂછ્યો હતો પણ આ વીકનેસ કેવી રીત દીકરે ચિંતા ના થાય મજા કેવી અઠવાડિયે બે દર ચિંતા ના થાય તો બઉ સરસ આવી ગયું દુનિયા કોને બધા છે તમે કહો બેન કેશ્વરે બનાવી છે ઈશ્વર ક્યાં રહે છે તેનો જવાબ તો તમારી પાસે લેવા માટે આવ્યા આ હા તો સમજ કેરો છે લોકો તો ઈશ્વર ઉપર રહે છે ઉપર બાપો છે ત્યાં નું આકાશ છે પણ આ તો બધે પહોંચ ગઈ નથી અને પહેલા બેહતા તો તેના આહુ આપ ગઈ પછી સાથી કાળી ગઈ રે ઈ સરકાર આ стан એડ્રેસ લખ કાગળ કાળી લે પ્યાન કર આથી મોણે યાદ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તારે મારી વચ્ચે ઘણા ક્રિએટર છે આંખથી દેખાય ઉર્બયથી ના દેખાય દુર્મીનથી દેખાય દુર્મીનથી ના દેખાય એથી સુખમ સુખમ સુખ્મ જીવોથી જ ભરેલું આ જગત છે જેની અહીં ક્રિએટરની અંદર ભગવાન રહેલા છે માટે ક્રિએચરને નુકસાન કરશો ક્રિએટરને ત્રાસ ના આપશો ક્રિએચરને દુઃખ ના આપશો વાત ગમે તને સર્વ વ્યાપી છે સર્વ વ્યાપી છે સર્વ વ્યાપી હોય તો સંડાસ ક્યાં વધીએ સર વ્યાપવાનો સ્વ છો કેવું વ્યાપવાનો તો અમે સ્વભાવ છે પછી કપડું કાઢી છે તો આ રૂમમાં એટલે આત્માને સર્વ આપવાનો સ્વભાવ છે પણ બોડી હોવાથી આપ્યો નથી ક્રિએટર વેધર વેજીબલ ઓર ઇન not in creation man made creation the man made de manushay banaveli chizo the makano the thamla the beta makas par bhagwan the jo the de wall is the padal earth god has not created this world at all de wall is the... god is created correct બાય રિલેટીવ પોઈન્ટ એટલે જે અવિચારું લોકો માણ છે જેને કંઈ વિચારો નથી આવતા જે ભણેલા નથી જેનું વખત ડેવલપ થયેલું નથી એના માટે બોડી ક્રિએટેડ છે અને જેને ડેવલપ થયેલું છે એને વાસ્તવિક જ્વા ધાળવું જોઈએ